પ્રકાશ સ્વભાવ હવે એના સાથે આવું એક નારિયેમ ધરીએ તો પ્રકાશ શું કરે આ પ્રકાશ ને આકાર નહી થઈ શકે આ નારિયત મને તો આ જે આવરણ છે આવરણ પ્રકાશક નથી ને એટલે કારણ કે બીજી બાજુ પોતે બાજુ હોય ને એ બાજુ અંધારું હોય અને પછી કશું બાકી ના આવે ને એક પ્રકાશિત કરે પાંદડું હોય તો પાંદડા જેવું આ કામ થઈ જાય કોઈ બાકી ના રે આત્મી એનો છોયો ના પડે એનો અનોખો શું થાય એ આત્માનો પ્રકાશ એવો છે આપડા ભૌગલિક્ઞાન છે એક ભાગી છે એક વસ્તુ પ્રસંગ કે વ્યક્તિ અને બેટરી લાગી એ અમને ખ્યાલ કેવી રીતે આવે કે આત્મા નો પ્રકાશ છે અમે શુદ્ધાત્માથી એવું કહીને કોઈ વ્યક્તિ કે પ્રસંગ જોવાનો પ્રયત્ન કરીએ તો પછી અમને ખબર કેવી રીતે પડે કે આત્માના ગ્રાંતથી આ ચારે જે જોવામાં ઇમોશનલ ના થાય તો એ આત્મા નો પ્રકાશ છે જે જોવામાં ઇમોશનલ થાય એ બુદ્ધિ નો પ્રકાશ છે કદાચ બુદ્ધિ તો સ્થિર બુદ્ધિ માણસો ઇમોશનલ થાય જોઈ નથી શકતા ઇમોશનલ થાય બુદ્ધિ નો ઇમોશનલ કર્યા રહે નહીં કોઈને સ્થિર બુદ્ધિવાળાને સ્થિર ઇમોશનલ થાય અને સ્થિર વાળાને ઇમોશનલ ઇમોશનલ હોય બધા બધે બધા બધે પોચ્યા છે પણ આજે પહોંચ્યા ને કામ કાઢી લેવા જેટલા કહે છે ને કેમ બુ માં બહાર જાયલો પર નહી થાય સમજે કરવાની એ તો બધા ગરબ છે ને બધા બધા હવાના પર છે કે હે ભગવાન દાદાજીને રાખજો વાહ બધા ગરબ છે સાહેબ મારામાં હંધાય એટલે હું જવાનું હંધાય છે કયું હંધાય છે આ બધું જય સચિદાન એટલે બધા કે આ આત્માનો પ્રકાશ અમારે બધાના ન્યા રૂપે કેવી રીતે અમારું એનું લેવલ કેવી રીતે વધે કે આત્માના પ્રકાશ થી તમે જોઈ જાય ટેસ્ટ પણ અમારે અમારે પુરુષાર્થ કઈ રીતના કરવાનો એટલે અમારે કયા પુરુષાર્થ થી એ કામ કરવાનું એ તમારો પૂરો ટેસ્ટ બતાવ્યો કે આ ટેસ્ટ થયો પણ અમારે આત્માના જ્ઞાનમાં બેસી દરેક પ્રસંગના વ્યક્તિને અને અમારી જાતને જોવાની નાન પ્રકાર થાય છું એ શુદ્ધ છે એ શુદ્ધ છે અમારું એ બટન દાબેલું જ હોય આખો દાડો અમે ઊંચું હડતા દાબેલું જ હોય અમારી તમે મારું ઘર કે તમને મહેતા સાહેબ તો મોડા આપો કે છે મહેતા સાહેબ દબાઈ આપો કે છે આ દબાઈ અમારા દાદા એ દબાવ્યું પછી થવા દે ને પોટલા પોટલા પોટલા લાયા છે પોટલા લાયા હોય ખપાઈ દેવો પડે ખપસે એટલે તમારે તમારા ભાવ એટલા બધા એટલે મજબૂત થયા નથી મજબૂત થયા એટલે હું કઈ દઈશ પણ આ તમારે જો કદી ઉપયોગ કરવો હોય શુદ્ધ તો આ બટન દબાવવાનું શુદ્ધ ઉપયોગ નું અને પછી આખો દાડો રાખવું નહી એક આ કલાક પણ તમે આખો દિવસ રાખવાનું ના પ્રશ્ન તો બધો શુદ્ધયુક્ત જરૂર અથડામણ અટકાવવા માટે બુદ્ધિ તો ઇમોશનલ થવાય તમે સ્થિર ઇમોશનલ કે અસ્થિર ઇમોશનલ હવે સવાલ તો સવાલ તો થઈએ ત્યાં આત્મા પ્રકાશ ની જરૂર પડે ને આમાં એવું કેવું છે કે દાદા જરૂર પડે છે અમને વ્યવહારના કામમાં તો ચિંતાની જરૂર ઇમોશનલ અમે ત્યાં ત્યાં થઈ પડે ને તો કાં એવું હોવું જોઈએ ને કે એક મિનિટ કોઈ કોઈ મજા પ્રોબ્લેમ લીધો તે પહેલા થોડો શુદ્ધ ગોઠવી અને પછી ફાઇલ હેન્ડલ કરીએ શુદ્ધ ઉપયોગ ગોઠવીએ પછી ફાઇલ હેન્ડલ કરીએ ક્યાં કપડે પહેલા એ જ તે વખતે થોડો શુદ્ધ કરીએ તો ઇમોશનલ ના થવાય ને નહીં તો બુદ્ધિ શુદ્ધ આવીને પછી કામ હા એ એક વખત બટન ટાપતા જવાનું જયારે મહત્વ ના વ્યક્તિ આપડે પાસે બટન દબાવે પછી પાસે એ બધા દબાયા છે આમ કરતા કરતા જીવન હૈ સંગ્રામ સંગ્રામ માં જીતવાનું છે સાંજે કલાકે પડતું નથી સાંજે કલાકે પડે તો મિજ થઈ જાય ઘર નઈ એટલે સાંજે વધારે સ્થિરતા કરવા માટે આલોચના તાકાત વધારે મળે છે પણ મહત્વ નો પ્રશ્ન નથી તો આ જ્ઞાન તમને મળ્યું છે શું થયું કાકી ભૂમિકા નથી કેવી રીતે મળે કોઈ કાણ વગર કાંક ના કારણ તમારી પુણ્ય જબરજસ્ત છે શું ભૂમિકા નથી તો ત્યારે કેટલાક માણસો ની ભૂમિકા હિન્દુસ્તાન માં ઘણા માણસો ની છે પણ બધા ખ્યાલ વાળી કર્યા કે હવે આપણે તમે અમને આપી દીધું આમાં કશું કરવાનું રહેતું નથી ખરેખર તો વધારે કામ કરવાનું રહેશે જ્ઞાન નો ઉપયોગ મૂકીને કામ વધારે કરવાનું રહેશે ને હા બરોબર જ્યાં ને કે તમારે જેવી કક્ષા ના આવે ત્યારે કામમાં પુરસાદ નો ભાગ તો વધારે આવે ને પુરસાદ પછી અમારે દબાવી દેવાદ ચાલુ એમાં આપણી આપણી લાગવત નથી ને કોકલી દખલ છે શું છે તેથી તમારો ગુનો આવતો નથી હા તમે તમારું બટન શું દબાય બેઠા છો અને પેલે પેલે ફેરી નાખે તો આ પડી આપણે બટન ચાલુ કરીએ હાથ મૂકી દેવું પડે કે ટોપડો ઢાકી દેવો આપણે શું કહ્યું છે આ બધી દખલ છે તે દખલ એકદારો દખલ નો ઉપયોગ જીતવાનો છે પણ છે હા અમારે અમારે જેવું બન્યું છે તે જ તમને કઉ છું એટલે અનુભવ જ્ઞાન છે મને એ રીતે પચ્યું એ બધું થયું તે જ તમને કઉ છું આ આ જ્ઞાન ક્રિયાકારી છે ક્રિયાકારી ને એમાં પ્રજ્ઞાશક્તિનું જ કામ છે આ ક્રિયાશક્તિ પ્રજ્ઞાશક્તિ ની ધંધો છે કે જેમ જેમ કરી પ્રજ્ઞા ઉત્પન્ન થઈ ત્યારથી એને જેમ કરી મોક્ષે વહેલી લઈ જવું એટલી જ એને કામ છે શું છે અને અત્યાર સુધી કઈ એ શક્તિ નથી ત્યારે કઈ શક્તિ હતી અજ્ઞાસક્તિ હતી એનો શું ધંધો હતો આનામાંથી છૂટ્યા આપણે પેલા આવી એ તમારી તૈયારી જોઈએ તૈયાર જ છે હવે તમને લઈ જવા માટે તૈયાર તમે તો કદી વધારે હેલ્પ કરો પૂછશ પછી બીજું પૂછ તમને ખ્યાલ માં આવ્યું એટલે કોઈ કરનાર તો છે સમજુ ને એ કરનાર વ્યવસ્થિત શક્તિ છે શું છે હવે વ્યવસ્થિત શક્તિ તો એક નામ છે બધી જાતના સંયોગો ભેરા થાય એક જ સંયોગ ખૂટતો પંદરમી જૂન આવી હોય પંદરમી જૂન રાદળો આવ્યો હોય ભગવાન સરસરાજ હોય એ વીજળી તો થોડા માર ગગડા તમે ખેડૂત છો થોડો સ્ટડી કરેલો હોય ને ખેડૂત ના અપેક્ષા છે ને જમીનદાર માં પેલા જમીનદાર માં પણ વિચાર કર્યો નહી ક્યાં કરતોરીઓ પછી આપડા લોકો કહ્યું ભગવાન કરે છે એટલે આ ના આવ્યો તો આપડે ભગવાન ની બરજી ઉડી ગઈ તો હું આ ભગવાન ની બરજી આવી ઉધી થઈને ઉડી જાય છે કઈક વાળો ચક્કર થઈ ગયો ભગવાન ચક્કર હોય તો આટલું બધું ચાલો પાછો આવે મારા એ બાબુ બન તો આવું હોય તો ઘેર થી તમે દેખો ખા દાદા પાછો ના ગયો ભગવાન વધાર વેચારા ભગવાન વધારે છે આમ વધારે છે કઈ દેવ લોકો વસાવે છે મેઘ રાજા એમ કરે છે ઘરો વાત નો તો ચડે અને આજ એવું વાત કઉ છું ને પંદરમી તારીખ જો તારીખી ગયો નહીં પાકી ગયો ખેડૂતો આશા રાખે બધા રાખે પછી વાદળ આવે રાખે વાદળા પવન આ બાજુ નો સરસ હોય તો આશા રાખે ના પછી જીભાવી આશા રાખે એટલે પછી ખેડૂતો આશા રાખી દે શું સાથે ધોધી શું કે અલ્લાહ આજકા દિન જાણે તો તો ભાઈ કપડા છે સુકાવા રાખતા છે એ અરજી કરે તમારો સિમેન્ટ છે હે ભગવાન આજનો દિવસ તૂટેલો કેટલાય જન ની અરજી લીધો અરજી જરૂર હોય તો નથી પણ તેનો હિસાબ કરવો જોઈએ શોધી કેમ ના ગયો એવું અને તમારે શિબિયત બહાર પડ્યો હોય તો તમારા સરકારી ઓફિસરો ને તમારે સીમેન્ટ આવ્યો ભાઈ તમારું નોકરી જતો હોય મનમાં ભાવ નોકરી સરકાર નો સીમાન સાયન્ટિફિક મળવા બઉ મુશ્કેલ છે તમે જોયેલું જતો રહે પડ્યો પડ્યો પડ્યો પડ્યો પડ્યો ક્યાં છોટા રાખે ખરો દોસ્તી મોટા મોટા પાર્વતી ને કેટલું પસંદ ખરાબ લાગે એ લોકો વિચારતા જ નહી પાર્વતી ને કેટલું ખરાબ લાગે તમે બોલતા ને નાખો ઘા ગુગાવાથી જ્ઞાન થઈ ગયે હિન્દુસ્તાન ના મૂર્ખાઓ કઈ કઈ જાય છે પૂછડું એટલે હાજે દિવસ જરાયે વચ્ચે વચ્ચે હજી દિવસ ભદ્રાક આ સહયોગો ઘેરા થવા જોઈએ ફૂટે નહીં ઉડી ગયું એટલે બધા સંયોગો ભાવ નો સહયોગ થાય કોઈ ને કોઈ જાતના ભાવનો સંયોગ હોય જ છે માણસો ના ભાવનો હોય પછી જરા છતા પડવા મળે ને એટલે મને મનમાં એમ થાય કઈ આવ્યો જો પણ ત્યારે હું ભાવ ખેવી નાખું શું ભાઈ થયું આટલો તમે ભાવ એવા નહીં આવેલા બધાથી છત્રી વખત ગયો એમ કેતો હોય દોઢ જમીન હોય ઘેર એમ કેતો વરસાદ આવે તો સારું એ બાધા રાખેલી હોય પણ જો છત્રી વખત ગયો હોય ને માર્કેટે તો ત્યાં પડવા મળે છે બંધ થઈ જાય સારું અમે જતા હોય હું બંધ કરું છું ચક્કર પડવા દે ઉપર અમે પડવા દઈએ શું કહ્યું અમારા જે ભાવ છે ને ટોટલ સરકાર તમારી માફક પાછો કેમ ચલિ આવી જાય પોતે જ સર સર આપડે એક ભાવના હતી આપણે લખ સારું તો પછી એની ટાઈમે ગમે તે થવા દેવાનું તમને કેમ લાગે ભાવ થી ભાવ જ વસ્તુ છે આ જગત માં બીજી વસ્તુ જ નથી કોઈ વાસ્તુ જ ભાવ છે તો આ વોર્ટમાં છે એવું કરવામાં આવે છે કોણે મારી નાખવાનું એટલું જ માંગે છે શું ક્વામાં દસની પુરાવા ભાવ શું એટલું જ જોવા માં આવે અહી તો આપડા ને ત્યાં બાપો એના છોકરા ભાઈ એટલો ગુસ્સે થઈ ગયો હતો માણસ છે એવું કે શું કે અને ત્યાં કુદરત ને તો શું ન્યાય થતો હશે આ બાપાની પુનૈ બાંધો કેટલું બધું પોતાની જાત નહીં સંગર્ષણ કરે જાત કરોકરા પુનૈ માટે શું છોકરા ના ટૂંકને માટે પોતે સંગર્ષણ અંજાય દરેક ક્રોધ દરેક પ્રકારના ક્રોધ પાપ જ બાંધે પણ આ એક છોકરા બોકરા માટે ક્રોધ કરો છો અને સંસ્થાનો લોક શું કે છોકરા પર આટલો બધો ક્રોધ કરે છોકરા પર અભ્યાસ જ મળ્યા કરે મળે ના મળે આ ક્રોધ કેટલો કરે પણ છોકરા હિત માટે કરે પછી શું છે આંખ ના બગડી તેને કશું જ ના થાય આખ ના બગડી તેને કશું ના થાય પૂછ્યું છે આંખ બગડવા ના દેવી આઠ બગડવાના દેવી તબક પડીને અને આઠ બગડવા પ્રતિગમ કરવું